દાદા દેખાય સપના પણ દાદા નો આવે આનંદ થોડી વાર રે એટલી વાર એમ કે અમે આત્મા માં છીએ આનંદ તો અત્યારે અત્યારે મારી ને બેઠા ને આનંદ થાય તો એ આત્મા આનંદ છે પણ આત્મા નો અને પેલો તો મન આનંદ મન ખુશ ખુશ ખુશ ચાલુ થઈ ગયું હોય ખેડૂતો મનનો આનંદ મસ્તી કરીને આત્મા લેવા દેવાની આત્મા તો જ નથી શબ્દો આત્મા તો અમારી હાજરીમાં ફક્ત તમને આત્મા તે આત્મા પ્રાપ્ત ના થાય આત્માનો આનંદ અત્યાર ઉત્પન્ન થાય છે તમને ખબર પડે કે આ આનંદ બધા કરતો નિરાળો છે એવું લાગે બીજો જે આનંદ રહે સુધી એનાથી નિરાળો લાગે આ આનંદ સાચી નિરાહ લાગે કે જગત ના જે આનંદ બધા જોયા ધર્મ ના આનંદ ધર્મ ના આનંદ એ બધા આકુલતા વ્યાકુરતા વાળા હોય કેવા હોય અને આ નિરાકુરતા વાળો હોય એટલું જ આનંદ જગત એવું જ માનસ પર દેહ અને દુનિયા દેહ અને દુનિયા બે ભૂલે જાય અને પછી જે આનંદ આવે એ કેવો આનંદ એ આત્મા આનંદ નહી એ બધું મન છે બધું मन की ऊपर जाए बुद्धिता है आनंद मैसेत ना आनंद ये मन न मन न मन न लेकिन मन न लेकिन ખરેખર યોગ્ય તો આમાં ચક્કરોમાં જ રહે છે આજે શરીરમાં ચક્રો ને તેની માં જ યોગ્ય રહેવાના ખરેખર તો બીજા યોગ્ય મનો હોય ને તે મારી પાસે જાય મનમાં ઘરમાં બહારનું ભાન હો ભૂલી જાય દેહ નું ભાન બાન થતું રહે લોકો શું કે સમાધિ થઈ ગઈ શું કે પછી શું સમાધિ કેવી ત્યાં નિરવિકલ્પે આમાં એ નિવિકલ્પે કહેવા છે સમાધિ કહેવાશે આ તો ઊંઘ છે મોંઘ માં જેટલું શરીર બેપાન થઈ જાય એવું આ બેપાન થઈ ગયું છે તમારી હંમેશા જાગ્રત હોય કેવી હોય મન વચન કાય એક ક્ષણે ક્ષણ બધી જાગૃતિ હોય ત્યાં સાથી સમારી હોય નિરંતર સમાધિ માં નિરંતર સમાધિ કોઈ ક્ષણ અમારી સમાજ જાય નઈ પાછળ માસ બેઠી ખબર પડી જાય આ તો હું કેવાય કે એકાગ્ર હતા કેવાય બાૂલી જાય બધું પેલા ભૂલ ના થાય જાગૃતિમાં ભૂલે નહીં તમે શું આત્મા પ્રાપ્ત થયા નિશાની છું ત્યાં જાગૃતિ નિરંતર જાગૃતિ ઉડી ગઈ ઉત્તર છે જાગૃતિ છોકરાઓ છે તે ને ભંગ થયેલો હોય તે ખોવાયેલો નહીં રહેતો જોયેલું એવું આ ભક્તો બીજી રીતે ખોવાયેલા હોય મન ના અમુક અમુક થર્મ થઈ જાય અંતે ચીટકી રહે બહાર નીકળે નઈ નથી હોય તે મન ને જે મન થી પર થાય આ તો મનના મનના થર્મ એ પોતે જ ઘૂસે ગયેલો હોય પણ હરિ કરો ખ્યાન મળે છે મન જીત્યું છે ને ખ્યાન બેન ના હોય હરી કરો શું મારો ગાળો પડો તે ના હોય બહેનત કરીએ કરી આપીએ તમને આત્મા પ્રાપ્ત થાય એવી કર્યા પીએ ભાઈઓ છે એવું અમારે ના હોય ને તમને આત્મા પ્રાપ્ત થાય એવું કરી આપીએ આ બેનત છે ને કેટલી આત્મા ભૂલી દીધું બીજા લોકો મન વાર એ લોકો નું મન ચંદ્ર છે અને બધી સૂર્ય છે સૂર્ય ભેદી અને ઉપર જાય ત્યાર પછી આત્મા પ્રાપ્ત થાય ધોરી રસ્તો એ છે આ તો કોક નીકળે છે લિફ્ટ માર્ગ કોક વગર નીકળે આ કઈ કાયમો રસ્તો નહિ આ તો કોક વગર આનંદ કાઢા બધા ભગવતો બધા ધફેરી રહ્યા હોય નઈ પાણી હોય તે કાઢી નાખવા માટે ઉત્પન્ન થાય આઈ મને ભેગો થાય આના અધિકારી હોય જ ને અધિકારી હોય તો ભેગો થાય લોકો છે સાહેબ હું અધિકારી અધિકારી એના મનના લેય બુદ્ધિ ના લેય આમાં ખોવાઈ જાય લોકો કે બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન થયા ત્યાં કે શું બાકી રહ્યું હવે ત્યાં કે મહાવીર ના વખત માં હતા સમકાલીન બુદ્ધ ને દુઃખ છે કે જો દુખ્યા ન જોઈએ દુઃખી થયું આ થયું તરસ હોય ને અને માવીને દુઃખ્યા ન જોઈએ તો સુખ છે શું કહ્યું અને એ દુઃખી છે માવીને જોઈએ તો બધું સુખી થાય કારણ કે સુખીએ જ્ઞાની પુરુષ માવી ભગવાન પરમ માનંદી થઈ જાય શું અમે જ્ઞાની પુરુષ પરમ સુખ્યા કહેવાય અમારો રામ હંભરતાથી કીધું જાય સારી રામ હંભરતા કીધી જાય તાર જોડે થઈ ગયું તાર જોડશે સમજવા જેવું છે આ બધું આપણા લોકો સમાધિઓ ન હોય તો આ બધી લોકિક સમાધિઓ કેવી લોક લોકમાં લોકભાષામાં ચાલે જ્ઞાની ભાષા નહીં સાચું ના જો જ્ઞાની પુરુષ ના બધો દયાધામનો ગુણ જ હોય દયા ધંધો ગુણ છે કેવો છે લોકોને આવવું જોઈએ છે કેવું અને તો જ પગે લાગે છે ની જ લાગે નઈ અને પગે લાગે લોકો આ લોકો એમને પગે લાગે અલૌકિક ભગવાન પણ દક્ષિણ માં એક જણા હતા દક્ષિણ ના બધું બધા ભગવાન કેતા મહાત્મા કેતા હતા કેટલાક ભગવાન કેતા હતા મારે પૂછવું પડે કેટલા શું છે ભગવાન ભગવાન કરતા છે ભગવાન ભગવાન કે જય છે આ અલૌકિક વસ્તુ સુધી એ વસ્તુ માં બધું ફેરફાર થાય જોયું છે અને સાચું માન્યું કે સમાધિ પછી એ સમાધિ કરવા પોતે ફરે એવા કેટલા ખાડાઓમાં ઉતર ઉત્તર કરે અંદરિયા ખાધરા જાત જાતના તલાવડવામાં લુકા મારે જો બોલતો હતો ને એક મૂળ ને એવી પથ્થર એકદમ તુલસી દેખી તોડે પાણી પાણી દેખી તિલકિલ કરીને ત્યાં પણ આ તો આ ભાવ નો અનંતથી આવું ભટકીક ભટકીક ભટક રસ્તો જ મળતો નથી ને એને અરે દેહાદ્યાસ શું છે એ નથી ને ત્યારે દેહાદ્યાસ માણસ આ લોકો શબ્દ હતો છે ત્યારે માને છે લોકભાષામાં લોકભાષામાં તમને શું લાગે છે મને પૂછે છે કે આ પુન ની વાત સાચી છે કે હિન્દુસ્તાન માને છે તેઓ ભગવાન ભગવાન આ બધું જે લૌકિકમાં વાતો છે ને બધી કશું જ વાત આ તો લૌકિકને અવલંબન આપ્યું છે કેવું આપ્યું છે ત્રિગુણનું આ ત્રણ ગુણો છે ને એ માન્ય કયા છે આપડા લોકો પ્રકૃતિના તત્વરજને તમને તે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તે અવલંબન આપ્યું છે શું થયું ને કોઈ આનો કોઈ જન્મ આપનારો નથી યમરાજા નામનું જનાવર નથી વગરબમ ભટકી જાય ચોથી જમરો લાવ્યો કોને બાપ પગાર પછી અહીંયા રખડે છે વગરબમ નું જબરા જીવ લેવા આવે નિયમરાજ છે શું છે યમરાજ નથી પણ શું છે નિયમરાત છે એમરાજ છે હા જમરાજ પણ પગાર પણ આપે લાભ આપે ત્યાં કે ભગવાન ના છે ને ભગવાન થાય હારું મરી ગયા ત્યારે એવું બધું સારી ગયા હવે મરી ગયા ને હિસાફી થતા જાય આપવો કોઈ પણ નથી બેઠો મહિલાની કારીગરી છે કારીગરી બધી એની જ છે મહિલા નહીં પહેલે છોડો જોયા ફરતો હોય આ બધું લૌકિક વાતો છે લૌકિક ને છે આપડે એનું ખાલી નાખવું જોઈએ પણ અહીંયા આગળ અલૌકિકણું હોય તો કાપવા ના આવે ને આટલું શાંતિ જ છે પ્રાંતિજન જ્ઞાન કહેવાય છે એ જ જ્ઞાનમાં જ રહ્યા હતા એમાં અને પછી હરી કરે ભેણ મળે ફટ હરી કરી આ મતભેદ લોકોનું જ્ઞાન તમને થોડી થોડું શંકા તો પડે કે હાલ આવું કેમ કે હોય શકે એવું ના પડે એવું એમ તમે માની લો અમારે બહુ સાચા પુરુષ દુઃખે આવે આવું ભોગવતા નથી લોકો હિન્દુ જે દુઃખ ભોગવી ના એવું કોઈ ના થયું તો તમે મોક્ષના અધિકારી હિન્દુ જ છે મુખના અધિકારી પેલા લોકો ચાલે નહી અત્યારે અમે અમેરિકાના પ્રમુખ છે અહીં કાર્ટન બી હાઈ છે મેં કહ્યું બે વાર બી આવી તો કશું લાભ ના થાય એમ બિચાર નકો આપણે તો મેં એવી લેડીઝ આવતી હતી કે આર્થિક તારે મહિના મહિના કશું લાભ નહીં થાય તને બુદ્ધિ ના હોય દિમાત્મા અહંકાર ગયો પરમાત્મા અહંકાર ગયેલા મહી મહાત્મા મળતા છે તમને એ ક્યાં ખરા કે અમારા હંકાર ગયેલો પણ તમને એમ લાગે કે આ હંકાર નહિ લાડવા ખુ તમે સારી ચીજ તો લાડવા ફર્મ હાઉસ ની વાતો કરે છે ફર્મ હાઉસ ની વાત તો જ્ઞાની કૃષ્ણ પાસે હોય એ જો આગળ આત્મા ને પરમાત્મા સંબંધી જ વાત ચીત હોય કેવી સંસ્થાની સંસ્થા ને સુખ ની કઈ એ ફર્મ વાત હોય આ જેમ તે દુકાનો વાળી પરમાત્મા ની સ્પષ્ટપાતી હોય કે સગનની વાત છે બીજી બધી પારકાગર ની વાત પીડા બધી દેખાય આ તો પોતાની ઘેર લઈ જનારી વાત છે હોય ત્યાંથી પોતાને ઘેર લઈ જાય તૈયારી કરે અને પોતાના ઘેર પાર વગર સુખ છે આ જીવો માત્ર સુખ જ હોય છે દુઃખ ગમતું નથી લોકો કોઈ જીવને દુઃખ ગમતું નથી સુખે છે એમ પૂરેથી આપણે મોકલ્યું હોય કેવાનું થઈ ક્યાંથી આપતો પૂરું આપતો એટલે શું સંસારમાં બધી રીતે શ્રદ્ધા રાખવા યોગ્ય ને જતા છે મોક્ષ સુધી શ્રદ્ધા રાખવા યોગ્ય પૂરું એ વાણી કોઈનું ખંડન મંડન કરે ને કશું હોય નહીં તો મોક્ષે લઈ જનારી વાણી અને મંત્ર ત્રણ ભેગા હોય ચાલતું હોય ને થા કે નઈ ભગવાન ગધેડો તો થાય છે ગધેડું સમુ હોય ગંદ થાય છે ભગવાન આત્મા દેખાતો થાય એટલે ગધેડા દેખાતું થાય બધું કોઈ જગા એ રહ્યું દેખાય છે બધે શિષ્યો આત્મા નહીં જોવાના એમના શિષ્યો જોવાના શિષ્યો જણા મેળું હોય માણસો પાછા ક્યાં જાય જાનવર માં ઓછા માણસો ને જવું હોય તો બુદ્ધિ વાળો માણસ કેવી રીતે જાનવર કેવી રીતે થાય કઈ થાય તો બુદ્ધિવાળો માણસ તમે કહો બુદ્ધિ તો બુદ્ધિ બધા માત્ર જી મનુષ્ય માત્ર ને હોય થોડી વધતી ઓછી બુદ્ધિ બધા ને હોય અને બુદ્ધિવાળો જાનવર માં જવા ને બુદ્ધિવારે પાછળતા હોય પાછળતા પાછવતા હોય એ જેવતા હોય ને પછી રાક્ષસ જેવો રાક્ષસ જેવા પશુ જેવા છે રાક્ષસ દેવા લાવે કે નથી આ કાળમાં સારા કાળ માં હતા રાક્ષસ દેવા રાક્ષસ કોણ કેવાય રાક્ષસ એટલે શું એક માણસ હજારો માણસ ને ફાવી મેળવે વગર કામ કઈ દેવા દેવા ના પોતાને અર્થ કચે ના ભાઈ એટલો બધો અહંકાર હોય વી બધું અધિકારી હવે એમાં ભાન પણ બેભાન પણે બંને રીતે અનર્થ સામાન્ય દુઃખ હા તે ભાન હોય ને બે ભાન બે માર ખાય તો આગળ એટલે બંને રાખતી પણ અને આ તો આ તો લોકો આ બધું પશુતા છે પાછળતા છે શું છે ખાઈ જવું એમ પશુ પશુ જેમ આ ભેંસ હોય તે નાની પાડી હોય તેનું ખાઈ જાય કે ના ખાઈ જાય એ બધા લોકો ખાઈ જાય છે જેમાં મિલવાળા શેઠિયા હોય છે તે મજૂરો ખાઈ જાય છે મિલવાળો શેઠીઓ જે મજૂરો ખાતો હોય મિલવાળો શેઠ મજૂર ખાતો હોય છે એક બાજુ એક બાજુ ધર્મના જે બાજુ સ્થાન હોય એક બાજુ એક બાજુ મોટા મહારાજો એટલે મિશ્રણ જ છે ને એટલે પાછો નો તત્વો તો ખરા ને ભગવાન આ કાયદો એવો છે ગમે ઉધાર કરતા નથી એને એને મજૂરો નો ખાઈ ગયો એટલે જાનવર મોકલ્યો ને પછી એને દન આપ્યું હતું કે ફરી પાછ માં આવ્યો એટલે જેવું જેવું કર છે મર્યા કરે છે એવું નથી કરતા એક રૂપિયા નું પાપ કર્યું તો ઉધાર નું ઉધાર રાખવાનું એટલે દરેક ની એન્ટ્રી જુદી છે દરેક ખેડૂતો એન્ટ્રી જુદી છે હા દરેક એન્ટ્રી જુદીયા લોકો દુખ જ ના હોય દવાખાનો જ ના દેખાય ના દેખાય બઉ પાકો નહી તો વાણિયા દવાખવાનું દેખવાનું ના હોય ને કઈ કોર્ટમાં જવાનું ના હોય ને એનું દુઃખ જ ના હોય બધું સુખું પધાર્થ કરે એને ક્યાં સુખ ના સુખ માં ભોગવ પાછા દુઃખ ભોગવ ચાર ઓના પાપ કર્યું દુઃખ ભોગવું તે એવી દારદૂ છે એવી દારૂ મારીમાં ભૂમ ખરી મળી જાય અને આ બધું કાયદેસર છે અહીં આગળ આ ગેરકાયદો અહીં ચાલેવું નથી બીજું બધું કોલ આ અહીં ચાલેવું નથી અને કોઈ તમારો અહીં ઉપરીએ છે નહીં ખોટું ઉપરી માની બેઠા છે શું તમે છો જે તમે જવાબદાર છો જવાબદારી તમારી છે બધી જે કરો છે એની જોખમદારી તમારી છે મારજો અમદી કરજો શું ફૂલ રિસ્પોન્સિબિલિટી છે ભગવાન ની પાસે ભગવાન તો કોઈ કે છે કે ભાઈ સૂર્ય નો ઘા કોડે અથવા કોઈ ચમત્કાર થાય અથવા તકલીફો ઓછી થાય તો એક્ઝેક્ટલી ધ્યાન રહેવાથી કે ભગવાન ભણી વળવાથી આજે જે પરિણામો આવતા હોય તો પરિણામમાં શું ફરક પડે પરિણામ ને યાદ કરવાથી અવશ્ય ફાયદો થાય એને યાદ કરો એટલે અવશ્ય ફાયદો થાય પણ જેટલો વખત યાદ કરો તો એટલો વખત ને જેવા ભાવે કરો તેટલા ભાવે ને તો જેવા ભાવે કરો તેવા ભાવે થયો બધા દુઃખ બધા લોકો તો દુઃખમાં સંસારના દુઃખમાંથી ત્રાસ પામી ભગવાન ને યાદ કરે ને પેલો પેલો તો આ ત્રાસ છૂટવા માટે એક જ હોય કે આ બધું દુઃખ ની તકલીફ છે એને છૂટવા માટે કરે હવે છૂટવા માટે કરે તમે કહો છો તો છે ને એ તો ભોગવવું તો પડે એવો જ છે તો ફાયદો ક્યાં આવ્યો એમાં રાહત મળે જે યાદ કરતા ને હાથે રાહત કઈ જાય રાહત મળે યાદ કર્યું માથે એનું ફળ ડૂબે હોય નઈ એટલે પેલું ઇફેક્ટ તો રહેવાની જ છે એટલે ભોગવવું તો પણ એવો જ છે તો ફાયદો ક્યાં આવ્યો એટલે રાહત થાય રાહત થાય એટલે એમાં આપણું મન ની ઓછું થાય ને ભગવાન જાય એટલે એ રાતનું એડજસ્ટમેન્ટ ની રાહત છે કે અંદરની ખરેખર રાહત છે ખરેખર રાહત કયા પ્રકારની રાહત છે એક્ઝેક્ટલી તમે મને કોઈ જગ્યાએ ગમકે તકલીફ થતી હોય તો હું તમારી પાસે આવું એટલે મને અહીંયા રાહત મળે મારે ઘરે તકલીફ હોય અત્યારે અને ત્યાંથી છોડી નહીં આવું એટલે અહીંયા તો મને રાહત મળે કારણ કે પછી તકલીફ થઈ તો એ દૂર ગયો પણ મારી પાસે તકલીફ આવે તે વખતે ભગવાન નું નામ લેવાથી કઈ જાતની એડઝેટ રાહત રાહત કઈ જાતની ગણાય બરાબર નહીં એટલે એનું આમ જયારે રાહત થાય એટલે આપણા મન અને ચિત્તને શાંતિ રહે રાહત તકલીફમાં પણ મન ને ચિત્તને શાંતિ રહે તકલીફમાં બહુ આમ આમ ઈઝીલી લાગી રહે દાદા ભગવાન બોલે તો ઇઝીલી લાગી જેનાથી આટલી બધી મુશ્કેલી માંગર લક્ષ રાખે છે હા તેનો લાભ મળે છે તેનો લાભ મળે રાહત એટલે આપડી અહીં શક્તિ વધે છે તકલીફ છે આપડી શક્તિ વધે છે રાહત એકદમ રહી જાય થઈ જાય શન આપ્યા પછી ઓપરેશન કરીએ છીએ તકલીફ થાય બધા બગડે બગડ્યું બગડે બધાને બધા પડે અસર પડે તરંત બધા પૂછીએ ખાનગીમાં બધાને તમે દસ કહે છે આ તો શાક બહુ સુંદર શાક છે એટલે તમારો અભિપ્રાય તમે ઠોકી બેહાડવા માગો છો તમને જે કઈ તમને ના ભાવતું હોય ને તે ભાવતું આ દુનિયામાં કોઈ દાડો આ જીભ છે ને તે આ થર્મોમીટર થર્મોમીટર નથી આ બદલાતું થર્મોમીટર છે ચણે કણે બદલાય છે એટલે પરીક્ષા કરવાની શક્તિ તમારી હોતી નથી કોની હોય પછી કોની પરીક્ષા પછી પરીક્ષા કરવાની રીત શું કોની હોય પછી સાચી પરીક્ષા કરવાની રીત શું પરીક્ષા કરવાની શક્તિ કોની પરીક્ષા કરવાની શક્તિ હોય ને ભાઘરી છે એમાં એટલું બધું એટલું બધું મીઠાસ છે એટલું બધું સાફ છે પણ એ પરીક્ષા કરવાની શક્તિ જતી રહી એટલે કાક માગે છે દાળ માગે છે આમ માગે છે ચટણીઓ માગે છે શક્તિ જતી રહી છે ના આવ્યો ને બાજરો ખાતા નથી આવડતું ભજીયા ખાવા છે એવું નથી અમને તો બધા રસ પડે એવું કરી આપવો ને તમે રસ અમને બધામાં પડવો જોઈએ ને નહીં બધામાં પડે જ છે રસ હા આ છે તેગડી જાય છે હંમેશા બગડી કેમ જાય છે જેમ જેમ વધારે સાત ટાખા જાય છે ને હા હા પણ મને બઉ્વા કેવું છે માણસ નો બનાવેલો હા એ શ્રદ્ધ ભેગો કરીને આપડે કરીએ તે રજુતિ ચાકતો પેલો બોલ શ્વાસ જતા રમતી વખતે કશું બોલ રે ચોપ રહે ચોપ રહેવા માં વાતો નથી કોઈને ખોટું લાગે પણ અમને તો બધા સ્વાદ નથી આપણને હા હા તો જીભની શક્તિ આ બધી ઓછી થઈ ગયેલી છે એ શક્તિ જોઈએ ને તે શક્તિ રહી નથી હા એ બરાબર દાદા ચાવ્યા પછી આવ્યા પછી વધારે સ્વાદ પારખવાની વધારે શક્તિ મળી આપણી બધી પાછળ બધી છે મનુષ્યની હા તો આ પછી એ શક્તિ આપડે બુમ ના પાડવી આ સંસ્થામાં લોકોને હેરાન ના કરવા આપડે હા એ વાત જો એ શક્તિઓ આપડી લગભગ ડિમેનિશ થઈ ગઈ છે હેરાન કરવાથી ડિમેનિશ થાય એ બરોબર પણ વધે કેવી રીતે એ વાત ના આવડી આવડી ના પડે આપડા લોકો વધારે પડતું બોલી જાય બોલા ખા ને આ કડું બગાડી નાખ્યું છે શાકમાં કઈ બરકત નથી એક બોલે તો બધું ઊંધું બોલ બોલે કરે એમ બોલનાર ને બઉ દુખ આવે તેમાં બોલનાર બઉ દુઃખ પડે જેટલું બોલે બધી અસર જન્મ ની વાત ક્યાં કરવા છે એટલે અમે તો કહીએ કે નહી બઉ સારું થયું તમે એને ખરાબ થયો તમે સારું બોલો ઉડાડી બી પડતી આવે ને મરી જઈશું તો શું એવું વિચાર આવે ને એને વાગોલે નઈ કેવું ઉડાડી બી રસ કારણ કે ભય વાળું છે ને જે ભય વારું છે એમાં તો છે એ ભય વારું છે બઉ અસર વાળું છે એટલે બાબો લાદુઃખ થાય એટલે નથી વિચાર્યું નહીવું છે જ્ઞાન પાડાવી મૂકે છે અભાવ કાચી આવ્યો એ તો એ તો ભયભાવે જ કાઢી નાખે છે હવે જો અહેવાજ અભાવ કાથી તો જાણે એ એ એ એ તો થાય ના છે પણ નહી દરી જવાના છે એસી નેવ બધું પરચોળું વસ્તુ નીકળી જાય તો જ્ઞાન થી જો હવે મરવાનું જ છે જાગૃત ને હા પ્રવૃતિ અટકે નઈ આવડી પ્રવૃતિ તો એ તો ડિસ્ચાર્જ છે વિચારતો વિચાર રૂપે આવે ને એવા અમારું ભાન માં દ્રઢતા વાળા માણસો બહુ ઓછા એટલો બધો બેસી ગયો હોય એવા માણસો તો બહુ ઓછા રે ને કહે પણ ચંદ્રકાંત ચંદ્રકાંતુ રહ્યા કરે છે તો ચંદ્રકાંત એની જે એન્ટિટી છે કેવું હા એના સંદર્ભમાં સંદર્ભ સંદર્ભમાં કહ્યું અને આ સંદર્ભમાં કહેવું મુશ્કેલ છે બરાબર એટલે અહીં ચોવીસે તીર્થંકરો નું ભેગું હોય તો જ કામ ચાલે છે પુરુષ હોય ત્યારે બધાને એક્ઝેક્ટ જ્ઞાન મળતું હશે નહીં તો નહીં આ બધું નહીં તો પછી આ બધું પણ એક અબજ ની વસ્તી કેટલા મળે અબજની વસ્તી હોય દુનિયામાં અને કેટલા પુરુષ ક્યારે પાકે એવું બહુ જ બહુ જ નાના નાનો હોલ છે આ રસ્તો એટલે આ તો બધું ખંડા ખંડા કરશે કેટલું ખંડા છે ત્યાર પછી તો બધું પછી ભયડા છે પછી દડા છે એમ કરતું કરતું બરાબર છે તિરસ્કાર રીતે આપડી એ ચાર વહેણ પાડનારે પાડી તો ડેકોરેશન હતું બધું બંગલો દવો બંધ્યો ને એવો સુંદર લાગે પછી જૂનો થયો ખંડિય થઈ ચાર વર્ણ નું ખંડિય થઈ ગયું ભયંકર કર્યો વિધવાઓ પર તિરસ્કારો અથવા કઈ આ લોકો તિરસ્કાર કરો કઈ નાખી જ નહીં અને તિરસ્કારો કઈ પાછા અહીં રહ્યા નથી પાછા ચાર પગમાં ગયા છે આ ના અહી રહ્યા ને કરના ભગવાર